તમારું હાથ નાખું ના ખવાય જેનું હાથ કબૂલ કરતો એ ભલે ખાય શું કઈ નહીં તો પછી હાથ પર અસર પડશે તમે જાતે ખાતે વાંચો નથી પણ જાતે નથી જે નિરંતર નિરંતર અહીંસા વાળો માણસ આ તો બાવાળા ખાવા માટે બાવાળી ઠોકી દે આ તો ખાવા માટે બધા તારા કર્યા બધા લોકો મારી પાસે આ તો બાવા જે બોલતા હોય ને પકડી જાવ મારી પાસે જાનવરો જાનવર પણ આવો છો વેદને વેદને વેદની નિંદા થાય ભગવાન સ્વરૂપ કેવાય શું કૃષ્ણ દેવ ભગવાન શું છે આ બી ભગવાન આ કાળ ના દરેક કાળે જુદા જુદા અપાયું ખોટું ચોપડી આપું વેદ માં એવું લખેલું છે ચોપડી એવું લખેલું છે તો કેવું કાલે આપી જઈશ વંચાવડા એ ચોપડીઓ નઈ આ ચોપડી તો આ તો બધા બનાવટી પાછળ વાર જોઈ લે તો બંગાળ વાળા એ ખોકી દે દીધું થા એ માસ ના ખાવાની ચેવ પડેલી તમે શીખ્યા નથી કોટી કરે ગૌદાન કે છે આ તો પેલા બંગાળ ના બધા બાધુ હોય બધા આચાર્ય સમાજ બોલાય નઈ જવાબદાર માણસ કેવો શું કઈ અને ધોળાવાર વાળો બોલતો આ દુનિયામાં સુખ જોયતું હોય તો દરેક જીવ ની અંદર પરમાત્મા રહેલા છે અને પરમાત્મા સ્વભાવે જ રહેલા છે શું કહ્યું એ જયારે કોઈ જયારે ઇમ્પેર થતા નથી એ પરમાત્મા રહે છે કે જે સુખ આપો એટલે તમને સુખ ઉત્પન્ન થશે જી માત્રને આપો તો માટે તમને દુઃખ આપી જાય તો જાણવું કે પહેલાં કંઈ આપેલું છે તે આપી જાય છે ખબર ને માટે એને જમે કંઈ જવું અત્યારે બે ગાળો આપી જાય તો તમે પછી શું કરો પોલી શું આપડે બે બંધ કર્યા મારી અગાઉ વાળા હોય કુટુંબીઓ ભાઈ ભતીજ હોય ભાભીઓ બધા એ અને મહારિયા બીજા ભાઈબંધો એ જેના પ્યાલા આપ્યા ને તે બધા શ્વાંત મહાદેવજી ની પૂજારી બધા પૂજા કરે ખુદ મહાદેવજી આયા કઈ ગમતો બારમા જ્યોતિર્લિંગ છે ને ઈલોરાગર ને બારમા જ્યોતિર્લિંગ માં સત કરાવી છે દર્શન દાદા ને બોલાવજો દર્શન આપી દાય ખુદ માધેર થી આવે પહોંચાડી અમે ત્યાંથી બોલીએ શું બોલીએ અમે આપે છે આખી જિંદગી ઝેર પીધું છે આખી જિંદગી આજ આપીને શરૂ કરીને બત્રીજો હીરાબા ઘે છે તો ઉતરી ચાળીસ વર્ષ નો થયો ને ત્યાં સુધી તો વ્યવહાર સારો નહિ પાંત્રી વર્ષ સુધી પણ આ વર્ષથી બિલકુલ અમારો વ્યવહારમાં મતભેદ નહીં કોઈ તારે મતભેદ પડેલો નહી તમારે તો શું વ્યાસણ છે ફરી બાજ ને મરવાનું તો શું નિરાંત ભોગવી લે ને ભોગવી આવતો ભોગ તો શું થાય જો મરવાનું થાય તો બસો વર્ષમાં થોડુંક રહ્યું છે પચાસ વર્ષથી મતભેદ નથી પડ્યો નિર્ગ પાંચ વાર થી છ વાગે છે આ કરે હાથે જ રહેવાનું જોડે હોવાનું એક જ રૂમ બધું હાથે ખબર તથા તેને ભગવાન પદની બારગજ જોઈ નથી એને શું કર્યું એસી આ બીજી જોઈ નથી તથા ભાણી બરબર દાપણવારી જન અને બાલુબે મને હાપીન ગયા તેથી ખૂબ શ વૈભવમાં છે તે અમે વૈભવ હતું થઈ ગયા તો તો તે એકદમ બધે પડેલા ભાણી સાથે તારે પછી મને કે છે એ મારી ને તારી પડી ગયા શું તમારા મામા દીકરા ને ત્યાં પડે છે તો આપો છો એમ કઉ છું કે પાંચસો રૂપિયા રોકડા બધા ભોળા રહ્યા ગયા ચાર છોડીયો કયા અવતાર માટે કયા જીવા માટે વાળું મળવાનું પાછળ થઈ જવાના બધા થઈ જવાના કેટલું કેવી રીતે થવાય હું પાછળ પૂજો પડેલો પૂજો વાળ્યો નહિ મારે પૂજો કરવાનો આવ્યો ઝાપતી કરવો પડે કોઈ ભર્યા કેવાય એનો આમ કઈ દૂધ નીકળી જાય વળતા વિતરા દેશ દેશ હોય મન તૂટી જાય મતલબ મન તૂટે નહીં કરે બગાડ્યા છે પણ ઘણા હારા કહીએ તો બીજા કરતા હારા કહીએ ને આવું આમ તમે જાતે પૂછો છો તો કુ નહી તો તમે પૂછો કે મારી સાચી વાત કહો તો મને આવડે છે તમે મને ગા ભળો પણ મારે તમને ના ભલે આમ રિસ્પોસિબલ હોય શું કયું તમે મને ઢોલ મારી શકો છો પણ મારા તમને કદી ના કરાયું બેને કયું નાખો હવે તમારે જયારે જવું હોય તો જજો શું કયું એકદમ મારી નાખો તો નથી એવું તો ક્યાંથી સેવા મળે મારી નાખો નથી આ સેવા હું છોડું નઈ બીજા કોઈને આપશો નઈ આ બીજા પાત્રે ખોવા ઉભા રહ્યા ભાઈ બરાબર શું કયું આ લૌકિક પુરુષ ન તો મારે જાતે કેવું પડે જાતે ઈરાન ક્યારે બોલવું પડે તે જાણો છો ઈરાને જાતે ક્યારે બોલવું પડે બેન પૂછો ક્યારે બોલવું જાતે ઈરાને દાડો કરી દૈષ્ણવ જન થયા નથી વૈષ્ણવ જાન થઈ થાય બઉ થઈ ગયું જૈનો જૈન થાય તો બઉ થઈ ગયું શું કઈ તો આખા રૂમ માં સુગંધી આવે એવું સુગંધી વાળું નથી દેખાતા ત્યારે શું બોલી વાળું બોલે કે હવે તમને કહો કે હા તમે સારા છે ઘણા લોકો કરતા ઘણા સારા છો એવું કહું તમે જગ્યા દઈ રહ્યો છો નિરાંતિ મતદાદ સારો એટલે તમે સાચી વાત કરી દીધી મને કે પૂછે કેવું પડે ને તો જ ખબર પડે હા તો ખબર બી પડે હા તો કરુણા કહેવાય આવા કડક શબ્દો કોણ બોલે દેવા દેવા વગર વગેરે કોણ બોલે આવું પણ કરુણા કહેવાય શું કહેવું આપડા લોકો નથી કર્યું ભગવાન માં શું કે છે આ જંગલી લોકો કઈ જાત નાચર મેં બિલાડી પર ઉંદર ઉપર દયા કરે છે અને બિલાડી પર નિર્દયતા લોકો બરાબર સાધુઓ મારે કઈ જંગલી છે સાધુ બિલાડી પણ નિર્દયતા ના કહેવાય નઈ જેને મારે એટલે નિર્દયતા ને મારા બીજી રીતે પાછી પારો શું નથી બિલાડી લુલો થઈ ગયો બિલાડી ક્યાં જતી રીતે ઊંધા લાઈને લાવવા બે બચ્ચો સારું હા પણ તેને પકડવા ના દીધું ઊંધઈડે બચા ભૂખે મળશે બિચારામાં શું કઈ ભગર ના જીવો છે માણસ તમને કોણે બનાવ્યા છે માણસ માણસ તો એનું નામ કહેવાય સુગંધી વાર હોય શું કોઈને દુઃખ ના થાય આવડે છે બધું આવું નાટક કરતા હોય છે તે નાટક કરતા હોય છે બીજું પૂછે પૂછી લેજે વૈષ્ણવ થાવ આમ શું વૈષ્ણવ વૈષ્ણવ તો વૈષ્ણવ નિષ્ફળ રાખે આ વાત ને કાત કોની નિષ્ફળ છે આ તો જતા જતા કોઈ સારી દ્રષ્ટિ તો બગાડે પણ દ્રષ્ટિ બગાડી એટલે શું થયું ભગવાન કાયદો છે બીજા પર દ્રષ્ટિ બગાડાય નહીં અને તું દ્રષ્ટિ બગાડીશ તો તારી છોકરી પર દ્રષ્ટિ કરે તને કેવું ખરાબ લાગશે એવું કોઈ દુઃખ થશે શું કહ્યું માટે દ્રષ્ટિ બગાડ્યું એ અણક નું કર્યું કહેવાય શું કયું જાનવર મજે આવ કાયદો થશે કે નહી તમારું છે બોગવો જે તમારું નથી વાત કાતમ નિશ્ચળ રાખે શું કયું બસ આ બધું ઠીક છે પણ ઘેર જો કંકા બંધ જાય ને તો બહુ સારું તો ભગવાન તો રહે આપણી જોડે આ વાતને ઊંચી વાત કરી ખરી વાસ્તવિકતા નહીં પણ હવે આ ઘેર છે તે કંકા બંધ થઈ જાય ને તો એ બહુ થઈ જાય કંકા બંધ થવા માટે ભૂલ ના કાઢો નહીં અને પોતાના ફેમિલી તરીકે જુઓ તો કોઈ ડાળી શકે અને ભૂલ જે વાતમાં એ ના હોય તે વાતમાં આપણે એમને સમજપાવીએ આપણે જે વાતમાં ના જાણતા હોય તે આપણે સમજે ઉકાર માની હોવાનો પણ ઉપકાર ના માય હા બરાબર બેન ઉપકાર માંથી આપડે હા તો અમારી ઘરે અમારું ઘેર બોલી બેઠો છું હા અમારું ઘરજ ભાઈ ને વાસ્તવિકતા એમાં વાસ્તવિકતા શું છે અને ભગવાન ને જોવાય તો કાલે આવો ઈચ્છા થાય તો મતા છોઈને આવશે તો આપણા દાદા તો કૃષ્ણ ભગવાન સર્વ પાપો ભસ્મીભૂત કરશે કાલે શું જ્ઞાની એક કલાક સર્વ પાપો ને ભસ્મીભૂત કરે છે જાગૃતિ થાય અને અકર્મ સ્થિતિમાં થાય કર્મ કરે કર્મ કર્મ કરતા ના થાય કર્મ બંધાય નહી કર્મ કરે છતા હોય તો આવજો મતભેદ છૂટાવ હોય તો મતભેદ માં આપડે છે પાયામાં મતભેદ ના પાયા વેપારી મારા લોકોનો ભરવાડો કેવા પડે સારું દેખાય મારે હા એનું પાછું ફરી જોવું પડ્યા તો શબ્દ ના જગત આ જગત માં અમને કોઈ દોષી દેખાય નહીં આ વર્લ્ડમાં દરેક જીવ અમને નિર્દોષ દેખાય છતાં આ વાત મારે કરવી પડે તમને સમજવા માટે ને એ બધા નિર્દોષ અમને દેખાય તમે સમજાય વાત મારી શું દેખાતું છે તમને સાપે નિર્દોષ દેખાય ગાળો દેખાય ચોરે નિર્દોષ દેખાય સહકાર દેખાય દોષિત હોય છતાં નિર્દોષ કેમ નો દેખાય દોષિત હોય છતાં એ કેમ નો દેખાય એ તો બુદ્ધિ આ ગાડી બુદ્ધિ આ બુદ્ધિ ભટકાય ભટકાય કરે છે જયારે બુદ્ધિ જતી હશે ને ત્યારે જેમ છે તેમ દેખાય જેટલા પરમાણુ છે અને ભોન તો જ છે નહીં દોષનું અને બીજાના કાઢવાનું હોય તો બસો પંચે કાઢી વા બીજાના કાઢવાના હોય ને પોતાના દોષ જો તો આવડે નહીં તો પોતાના દોષ જયારે જોશે બીજાના દોસ્ત જોવાના બંધ થશે ત્યારે એ ભગવાન એને પ્રાપ્ત થશે શું પોતાના દોષ જેટલા છે બધા દેખાશે એ દેખાય ત્યારે તમે જાગૃતિ આવે તારા પાપો તૂટી જાય પાપો ભટલીભૂત થાય તારે બસ બીજાના દોસ્ત જોવામાં તો વળતા જ હોય ને બીજાના દોષ માં તો તમે જજ છો અને આરોપી છે અને તમારા પોતાના દોષ માં તો જજ તમે આરોપી તમે અને વકીલે કેટલા દોષ જડે થોડા ઘણા જજ છે તો આરોપી દોષ કાઢે આરોપી કબૂલ કરે હાથ પાડે કારણ વકીલ બધા ઉડી ગયું અને પારખાના ભગવાને કહ્યું કે ચિંતાઓ વધશે તો જાનવર પણ આવશે અને ગુસ્સા કરશે ગુસ્સા કરશે લોભ કરશે તો નક્કી જવું પડશે આ થોડી ચાર ધ્યાન જરા સમજાવેર આપણે ગયા હોય અને ઘેર ધરણ વાળું થઈ જાય તો તમે છંદુબેન તો ને ચંદુભાઈ પૂછ્યું કોણ છો તમે શું મહાન નામ ભૂલી ગયો હતો નુભાઈ નંદુભાઈ નંદુભાઈ છે હું નંદુભાઈ એટલે ત્યાં દુખાય ના આવ આવો બધા બધા બહે પણ એના મનમાં શું આવે અત્યારે એ આ ભાવના ચાર પાકના પાયા ભાઈ ભણક ના બન એ ચાર પાકના મસોની બહુ આનંદ થયેલા ને બધા જોઈને બધા ગમતા આવે તારે આનંદ ના ગમતા હોય તારે છોડે નહી નભાઈ શું થોડું કઈ કે ચા ત્યા ઇન્ડિયા હોય ને થોડું ચા પીવો ત્યારે નંદુભાઈ ના બોલ્યા કૂદા કૂદ કૂદાય છે જરા તો માપી જુઓ પછી રાખ્યા ઠીકવા નથી ખીજડી કડી ખબર કરાવી પડશે અને આવતો બઉ બધા લોકો કે આવું થઈ જાય તો તારે કૃષ્ણ ભગવાન યાદ કરી એટલે માફી માગી લઈએ એવું બી કરવું પડે કરું ના કરવું પડે કરવું પડે કૃષ્ણ ભગવાન થઈ ગયા આવું નહીં કરવું પડે માફી માંગવાથી રસ્તો માફી વાગવા સિવાય બીજી કોઈ છૂટ જ નહીં અધિક કર્મ ના નિયમ પછી ક્યાં લાગુ પડે કર્મ નો લાગુ પડે માંગી જાય તો પછી ના રહ્યો એટલે બધા પાપ કરતા જાય માફી માંગતા જાય એ જ ભગવાને કહ્યું છે શું કહ્યું ખરા મન થી માફી માંગવાની ને ખરા ખરા ને? ભલે પડી જાય પણ માફી મારજો તમને શું કહ્યું બન્યું શું છે અતિક્રમણ શું કેવાય છે અતિક્રમણ માણસ કરે તો એનું પ્રતિક્રમણ કરો કે શું કેમ પ્રતિક્રમણ તમને એટલે માફી વચ્ચે માગો દોઢ ડાય ખોટું કરતા કરવા દે તું માર ના કોઈ દાદી પીતો હોય ને કે શું માફી માગજે બા માફી માસ્તો જન્મ પીતો જ મનમાં નક્કી કરજે મારા છોડી દઈશું સમજ ને સાચાર જેથી મનમાં નથી કરી મારે કોઈ જઈ છે પછી એ પિત્રો છે એમાં અભિમાસ એક દાડો અંતર છે શું કહ્યું આ સો પર્સન્ટ સો ટકામાં વિજ્ઞાન છે શું કહ્યું આ તો વિજ્ઞાન છે જરાય ઉગ્યા વગેરે તરત જ ફળ આપનારું ધીસ ઇઝ ધ કેશ બેન્ક ઓફિવાન્સ સોલ્યુશન કેશ બેંક ત્યાં દસ દસ લાખ હતી નીકળી નથી એક બે કલાકમાં મોક્ષ લઈ જાવ તું માગવી આપવા તૈયાર છું તું જે માગવી આપવા તૈયાર છું સમજા ને આર્ત આપણે અવરું વિચાર આવ્યો કે કઈથી આરત કે ભાઈ ભાઈ જો અત્યારે અત્યાર ખાવાનું વાત ખીચડી ખેદડી કરે છે તે રૌદેવાનું કરવું પડે ખવડાવવું પડે પણ તો બોલે રડ્યા બોલે કેવી આશા રાખે બોલાવસે સારી રીતે બોલાવશે એવી આશા રાખે ના સારું એવું કે માસી કેવાય અને માસ કેમ કેવાય તું તો હોવું જોઈએ છોકરો છોકરાઓ બેઠા બેઠા છોકરો રાજા હતા બે ને હલ કરાવી દે બધા રાજા પરત રે ને એવા હતા રાજા રાજા છે બીજી વાત કરો નહી જે કઈ વાત કરો બધા ખુલાસા થાય હેગા વાળા બેઠા હોય નંદુભી તમારે આમ છે ભગવાન કેમ છો પટેલા આપડે મંજુલાબેન ના મંજુલાબેન ના હસબન્ડ પટેલ મંજુલાબે ભાણી ખરા ને ભૂલી ગયા બહુ હાર ચાર પાક અને નર્ક માં જવું પડશે પણ ભવાન નથી ધર્મ વાળા શીખવાડતા નથી ધર્મ વાળા એ પોતા ચાર પાક બધા શું શીખવાડે છે તમને ન્યાય સમજાય છે હું કઈ ન્યાય બુદ્ધિ જો તમારા આત્મા આદરશે ન્યાય છે મારો એક એક શબ્દ તમારા આત્મા કવું કરે તો માનજો નહીં તો માનસો નહીં શું કયું વિતરાગ વાળી છે માલકી ઘણી વાણી છે માહિતી નથી પ્રત્યક્ષ સરસ્વતી છે અરે રવું ધ્યાન એટલે શું રસ્તામાં પાંચ હજાર ડૂટી લીધા શું થાય પકડાયું મારી નાખું ફળ કરવું એ બધું રોજ કહેવાય ને થાય ના થાય અને પવની એક નોટ ઘરમાં હોઈ ગયું હોય એ બધે ખોરાખો ઉભા થાય તારે કરો ને તે આ તો પીળાકારી ધ્યાન આપણા લોકો શું કરે પંદર દસ ની છોડી હોય તારા બાપે હું આ છોડી માટે આજ કર નાકારી કરી જનતા પેલા કરી દે ના કરી દે ક્યાંથી ચિંતા શરૂ કરી ખરી તો ભગવાન કૃષ્ણ ભગવાન કરવા નાખે છે આના અવસર કરે અવસર આવે ચિંતા કરે અવસર આવે પેલા ચિંતા કરવા અવસર આવે પછી કરી છે અવસર આવે તારે જોઈએ તમે સમજાવ્યું ધર્મ ધ્યાન તો કોને કહેવાય કે તમને ગાળો મળે તે વખતે તમને કોઈ સમજણ પાડી હોય કે ભાઈ આ જે ગાળ ભણનારો છે એ તમારા કર્મ ઉદય મળે છે શું કે અત્યારે તમારા કર્મ ઉદય છે તો તમે ઉપકાર માનો એમ ધર્મ ધ્યાન શું કહે જ રૌદ્રધ્યાન થતું તો અટકાવો તે ઊંચા ઊંચું ધર્મ ધ્યાન કર ઠાકોરજી દર્શન કરાવે દર્શન શું નબળા કેટલા વર્ષે ઠાકોરજી જોઈ ને પણ શું કરે આવું ખોટું કહીએ તો લોકો આ જ દે વાત એટલે કે ભાઈ અહીં અહીં ગ્વાયા ફરફેર કરવા દો નહીં તો દાળ પીવા જતો હશે એટલે પછી હા કેવું પડે મારે શું કેવું પડે ના કેવું પડે આ લોકો આજ ફે આવું ફોડ એટલે મંદિરમાં આવી બધાને ઠીક લાગે એ રીતે બીજું ના બોલી પૂછ્યું કરી નહીં તો આ વાત થાય નઈ ને આ તો કેટલાય લોકો ગમે નઈ આ વાત આનંદ કઈ મોડ ના હોય એ ચીજ ગમે લોકોને ગમે બિલકુલ પછી ચોથું ધ્યાન રહ્યું દાદા શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન તો હોય નહી શુક્લ ધ્યાન તો હા અમારા મહાત્મા એમને મેં ચક્ષુ આપે તેને શુકલે આપેલું જ્ઞાન મળી શકે એમ કે કોઈ આપેલું જ્ઞાન હોય તે આપણને મળી શકે ખરું કોઈનું આપેલું હોય આપણને મળે જ્ઞાન જ્ઞાન તો આપેલું જ દેવું પડે આપડે જાતે ગાડી ચલાવી તો ખબર ના હોય એટલે પૂછવું પડે ને કોઈ અહીંયા ચોપડીઓ છાપેલી છે ને સ્ટેશને પોચે મેપ પેલો ને એ ટુ જે મેપ ની ચોપડી આવે છે ને રસ્તા બધો નકશા એ કોઈ બાવા નથી એ રીતે નરક માં હું આ છે એમને રસ્તે ક્યાં ચાલુ છોડે દસરા માટે કર્યું બાજુ એવી વાત નથી બાર કોક માં માસ્તા નહીં કરેલા કોકમાં આપેલું જ્ઞાન આપે ત્યારે આપી શકે જ્ઞાન તો બીજું આપે તે જ લેવાનું આપડે એટલે આત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે એ તમારા દીવો હગાયા હગે અનંત વધી આ કોળીયા લઈને હરગાયા વગરનો ફ્રાય કરશો તો એમાં અજવાળું થવાનું નથી ખબર પડે ને અંધારાના ગમેટલા સ્લાઈઝ કરીએ તો અજવાળું નીકળે આ ડુંગળી ગમેટલી સ્લાઈઝ કરીએ તો બધી ડુંગળી નીકળે ને તમે ખબર પડે ને ગપ્પા મારી લોકોને ઊંધે હશે જો ઢીડ ભજ્યાતા થાય હશે ખબર પડતી નથી આખો ઢીડ ભજ ક્યાં દેવાનું તેને નથી ફરી માણસમાં તો આવવાનું નથી કોઈ આશા રાખવી નહીં આશા રાખી મારી પાસે સુથારી દોડાવું એમ વિશા હવે કેટલી વાત તમને ના ગમી એક હોય એટલે એનો ભોગર પાડી આપડે એનો ભોર પાડી આપણે ગમી બધી વાતો બધી વાતો ગમી કે મોટા ભાગ નહીં ગયો મોટા ભાગ નહીં એટલે નાકમ ના કર્યો તમને કહો ત્યારે નાક નહીં હોય ને તો વાગી ગયો હોય તે મને કહો તો નીકળી બને તો તે ભોળ પા